પોતાના પુર ઉપયોગ છે એ બી જોવો ઉપયોગ નથી એ બી જોવો સભામાં રહેવું એનો પુરસ્ક અને કર્મ ના બીજી બાજુ ખેતી જવું ત્યાં આગળ જેમ ધક્ નહી મા સમજી જાય ને શુદ્ધ ઉપયોગ માણસ સમજી ના શકે કારણ બીજો નિર્દોષ દેખાય નહિ તો આપણા જ્ઞાન તો દેખાય જ દાદા વિજ્ઞાન એના એમ જ કહું છું ને ભગવાન નિર્દોષ જગત જોયું નિર્દોષ અને જગત નિર્દોષ છે નિર્દોષ જોયું અને નિર્દોષ થયા આપડે નિર્દોષ સહન થયા છીએ નિર્દોષ જોતા નથી પુરસા થઈ એ બીજા છે જાગૃતિ જ છે દાદા દાદા આપતા સૂત્ર માં એક સૂત્ર આખું જગત નિર્દોષ છે એ તો આ વખત ના જન્મ જયંતિ અંક માં વાણી ના ટેપ ના વિષય નો સત્સંગ બઉ સરસ આવ્યો છે વાણી આ વાણી ટેબ છે વાણી આ વખતે ભાર પીકો છે ખાસ વાણી ઉપર આપે કે વાણી સામાન્ય વાણી છે માનવાળી વસ્તુ માને ના માનવ માનો પણ આમ જ છે તમારી આવું તમારી જો અને એક વખત આપડે માની પાણી નો જોઈએ એટલે આપણું આ વિરોધાભાસ પ્રૂફ થવું જોઈએ હરેક બાબત એક શબ્દ વિરોધાભાસ ના લાગવો પણ એ જયારે આવે છે ને ત્યારે જ આ દાદાજી પણ નથી સમજાતો આજે હું પેલા વાત કરતો હતો ને પુરુષાર્થ ની અને પૂર્વ નિશ્ચિત ની વિજ્ઞાન માં બરાબર નથી વાત માં બધું વ્યવસ્થિત છે અને બીજી બાજુ આપડે એમ કહીએ કે પુરુષાર્થ આપણા હાથમાં ગુલો છે એટલે એ લાગે છે કારણ કે જ્ઞાન શું કરે છે પ્રકૃતિ અને પુરુષ ને જુદું પાડે છે બધી રીતે નિહાળ્યા છે હવે આપે છૂટું કરી દાદાજી આપે બધાનું છૂટું કરી બધા ને છૂટું એક સરખું ન થયું હોય બધા ને છૂટું એક સરખું ન થયું હોય તે અશુભા મેં કઈ નક્કી કર્યું દેખાડો દેખાય એટલે ઘણું થયું ને દાદાજી રાઘાભાઈ સમજણ માં દાદા હવે પાછું ગમે નઈ સમજણ બરાબર આ તો સમજણ હોય તો એને સમિત કેવા સમિત ના કેવા ને આ સમજણ સમજણ સમ તો ક્લોઝ માલ માં ઓછા કેમ થાય છે આ સમજણ નથી છે આ જ દે છે પાછો આ ગાળ દે છે કોને દે છે તે જ અહિયા અને કોના ગુનો ગનો તે જાય કોઈ ગુનેગાર નથી કોઈ ગુને નથી જીવતા ને કોઈ પૂજે નહી હા એ તો દુનિયા નો સ્વભાવ આવે છે આ જીવતા ને આટલા માણસો ભેગા થયા આ તો અક્રમ છે ને બે નોકર છે ભેગા થયા હતા અને બહુ કું સારી લોકો ભેગા થયા એ જબરજસ્ત પૂરી સારી ભલે ભાઈ ગમે તો આવક ઓછી હોય અને આપડે તો કઈ આ બધો માણસ વાળા પૈસા ની જરૂર છે પુસ્તક એવો કહી દઉં છે તો બંધ જશે વરસાદ વરસી આપડે પુસ્તક ની પૈસા ની જરૂર નથી આપડે આપડે જે હોય આપડે પ્રેમ થી જરૂર છે તમારી પર ના રાખતો હોય એની એની કાંચી સમજાય તમારી હાથી રાખવો જ પડે આપડે તો રાખવો પ્રેમ ના રાખતો હોય એની કાંચી એમ કે તમે તો રાખો જ દાદાજી એ તો છે આપડે ના ચે આપડે અમારા પર તારા જેવું જોઈ એમ કે તમારે એવું ના કેવાય તો મોટા માણસ હે તમારા જીવ ના બોલે મારા જોર નહીં બોલવું જ પડે દાદા મારે કેમ હતો દાદા તમે પંક્ચર કરો પછી આગળ કેમ જાય ટાયર માં પંક્ચર કરો પછી ટાયર આગળ જાય નથી निग, लोको निग, लोको टायर पड़ी जाए व्यवहार मंदा है मरी जाए जो त्या व्यवस्थित के तो मैं लुखू पड़ जाए વ્યવસ્થિત કેવસ્થિત અધિકાર છે આ તો જાગૃતિ દલ થઈ જાય આ શું ભાવે અત્યારે અમે હીરાબાની ખબર પૂછીએ બધું અને શુદ્ધ ઉપયોગ તો અમારે આપનો વ્યવહાર સુદ ઉપયોગ થાય નઈ એ તો દાદાજી સુદ ઉપયોગ છે ને સરસ થાય છે અને પછી વ્યવહાર માં અમે રહીએ છીએ ને શીખ થયા તા લાગશે આપણે બહાર દેશો નહીં કે મારું વારું આપડે ડાક્ટર તો એ જ કે આ બધા જીવડે આરામ કહી દેવું એવું છે પછી મેં બહાર કાઢ્યા કહ્યું હતું ને પેલા ઘોડા ને જેવું ઘોડો જોયેલો આવો આવું કાગ્યું નઈ એટલે બઉ દુખવા મળ્યું અને પેલો આમ આમ રાખે ઉતરું તે પેલા ધણીએ દવા કરી ચાલ મચી ગયું ઘણી આમ નીચે મારી દુઃખ તો નથી દોડ્યું એવું અમે કહીએ અમે કહ્યું ને દોડાયા હારે અને આરામ લેવા આરામ છું કોને ધાકેલો મારા બધા ને આરામ લેવાનો આ રીતે જોયું એટલે આપડે સમજ ન ઘણી આ બધું સંસારમાં ક્યાં પડ્યો તમે સાયકોલો છે પછી બધે સાઈડો દાદા ડોક્ટર સાહેબ આવ્યા છે ભૂતિયા કાઢવા માટે જ આવ્યા છે તો આપણું વિજ્ઞાન એ કઈ મારું ડાકુ નથી આ કાગલ તો રહી વા કાગલ હોય ને આવડતું છે અને મારી માટે મારી તૈયારી અને આ લોકો પૂછે ને ચેકવો ના પડે પણ જુદે કોલ કરતા પોતે સંજોગો કર્યા એટલે મારા બોલ ઉપર વાત ના ઉત્પન્ન થાય તો હજી જાણે કે વાત સાચી શું કયું નહીં તો સત આત્મા કબૂલ કરવો જ જોઈએ જો ના કરે તો અમારી ભૂલ તેવું લાગે એને માલકી વગર ની વાણી છે અને જે માલકી વાળી વાણી કે હું આ બોલું છોર ગયા મને તેમ એ પૈસા પૈસા ગમે તે ज्ञानी બોલતા હોય પૈસા પૈસા કામ કરવાનો હક છે જો કોકોમા માલકી વેગની માંઈ છે લાગ ઉઠાવીલો તો તે પાસે હું એવા બોલું છું હા એટલે એવું ના માનું કે તું ઉણી હવે હા ખરો છે એ જો કે મને અમાર છે સારા માણસ ફરી ગયા તમે આ તો જરૂર જ નઈ ને કોઈ જગ્યાજી મેં કાલે કીધું કે મારો બંગલો દાદાજી મારો તો મચે પણ છતાંય પચીસ લાખ નો કે છે ને તમારો પચાસ લાખ નો કે છે એટલે કીધું તમારો નથી મળેન કઈ રીતે સાંભળી આપણે એ તો આખી વાણી દર્શન માં આવતી જશે ને કાલે હું નથી કરતો એમ થયા અને મોટા સંતોષ ને હું ખોવાય છે બોલો કયા ટીશન માં છે કયા ટીશન વાત કરે અને બધા બધા આચાર્યો જીતી ગયા તમે લુગી કઈ જેમ કહે એમ ચાલે માણસ થોડીઓ વડિયે બધું સરસ એ કોઈ પંજા છે કોઈ ના કરવાનું છે છ મહિના માં ધનવાદ આપવાના છે ને આવું તો આપવાના શું કરવી થાય ખોટું ને આવું હતું આપડે બીજા કામ મહાવીર ભગવાન નો રૂપે ભગવાન હોય નીવ થયા પછી નોમ રૂપે ભગવાન હોય આ બીજા બધા લઈ પડે નહી એ બધું ભગવાન પદ ની વિરાધના કરે છે અને એના પાપ એમને ભોગવવા પડશે એટલે હું છતાં વિરા તો નથી ભગવાન છે ભાવે કઈને અને ધર્ય શું છે ભાવ પ્રમાણે થઈ જાય એટલે થઈ રીતે આ ભગવાન થઈ રહ્યું છે મારી ભગવાન કોક પ્રકૃતિ સ્વભાવ ને નિહાળે ત્યારનું નામ ના એકતા પ્રકૃતિ સ્વભાવ ને નિહાળે એ બીજા ની નહીં અને પ્રકૃતિ થવા ને વેદે એ વેદકતા કહેવાય અને પ્રકૃતિ નિર્વેદક ને વેદે તો એમાંથી છૂટો થયો નથી જ્ઞાન હોય તો એ વેદે તો એ છૂટો નથી થયો પરિચય છે ને ખરેખર પોતે ગાડે જ છે બીજી અને નાયકતા આપેલી તમને પ્રકૃતિ ને જુઓ તો પ્રકૃતિ હોય શું દુઃખ નહી જાણે વિજ્ઞાન આપણું બઉદી આપ્યું ઘણા ફર અમે અમારે પેલું દુઃખ ની જરૂરત થઈ છે ના પાડું એ તો બધા આવતો રહ્યો એ બધ નીકળી જશે શું કહ્યું જોયું છે આપડે ખબર પડે આપણે ભૂલ છે આખા રૂમ માં ગયા મચરા બહુ હોય તો હું જાય એક હાર ફેરી પણ કારણ કે મારે મચ્છરદારી નહીં પેથરવા દેવાય તે દીર્ઘર કાર્ય આપે છે કારણ પેથે નીકળતા વાર લાગે હા એ તો મુશ્કેલી પડે ને કયા તારી ચીર પેથે હોય આ પ્રકાર ની વહેરી હતી ત્યારે અમારે પરિશાસન આ શું કરો આ વિજ્ઞાન છે ને એટલે ગાડું ચાલે તો પરિસર બારી પરિસર તો જીતા વિજ્ઞાન છે આપડે કવિ કાકા પત્તા રમતો તું સાધ્યા કરતા નઈ તું સાધ્યાય કરેરંટી લઈ કઈ પુરવાર કરવા માટે ભાઈ માથું દુખતું ના હોય માથું ના હોય જગત ની ક્રિયા માત્ર સહયોગો કરે છે એટલે સારું એમાં તાર નથી બધું આ જે બહાર વિજ્ઞાન છે તેથી પામતા નથી લાક આવતા દરડ મારા એ ની મને ખબર નથી એમનું કહ્યું ખરવું પડ્યું પછી ચીભર ભાઈ હિત સમજી લેવું જાત છૂટી રાખતા પડે એટલે કેવું હિત સમજી લેવું છે ભાગી જવું ત્યારે છૂટ હજી અમે એટલું સમજ્યા નથી ને હજુ હવે એકલું ઈટ નથી શક્યા એટલે બાકી મે કહ્યું તો તકે તમે કોતોયો નહીં બબુવા તો એલો આમ ઠીક યો બા પ્રુચ્છે આને કહી તો બારે બાકી જે તો તાકી જે ક્યાં ન જતી એટલે હવે નોકરી માં નથી બેરાનો છે મતેરા છે તો કી છે જો દેવા નથી અને તે પાછું બે મરી ગયેલી હોય તમે એક શબ્દ શીખવો બધા સમજી ગયા હા તમલું આટલું બધું અને તમારું નુકસાન નુકસાન ને એ પ્રકૃતિ એટલી વીતેલી છે રાજીપો છે પક્ષપાત કરો જબરદસ્તપ જે પક્ષપાત રાખવાનું આના માટે ધી રહ્યા છે નવરાત એ બધા હોય ને સંજોગો પાત્ર રાખવાથી સ્વભાવ બધ આ સંઘનો એક નહી કર્યુંર વરિક પોતાના ચોખ્ખું લખાય અને જવાબદારી કે માન્યતા કુદર માન્યતા કેવાય માન છે આરી અંતર હોય તો માણસો તમારા લોકાર ફર છે નઈ ને આપડે શું નથી પછી એ બોલાવે તમે બોલતો પચાસ પચાસ ના થાય તો આપડે વધારે ના થાય ઓછી કરજો સમજ દૂર કરો નહીં ચાલે આઈડી ના પડે હા રાઈજો આના જય કે તેલ તે મצ ના ગાય લેનો બધા ગુણવત્તા એ તે હે આને સંસ્કારા વિશે કઈને સંસ્કારા વિશે હા શાકદાર બધાને સંસ્કારા વિશે હા હા આ સંસ્કાર આપ્યા બાદ સંસ્કાર એટલે સારા માણસો ડેરી એટલે એરા ગુણ શું થાય અને કઈને કઈને હિંગ છે છે તેલ છે અને ગરમી એ ગવીમાંથી પેલા મર્ચા બધી એક્ટેક નીકળી જાય ટીમોથી એક્ટેક નીકળે આ આ એને એક્ટેક કરનારું છે જો અંતે ઓને આપે આ આ આઈરા સંસ્કાર દેહી ગયા વાડી ના પડે હા વાહ હાં ઠંડી ના પડે જો બધું સંસ્કાર આપીને બધું એટલે આપણી બજે રસોઈ પણ સાયન્ટિફિકલી બરાબર કરેલી છે હે આપની રસોઈ પણ સાયન્ટિફિકલી બધી બરાબર છે કાઈ બી મેલી રાજેન્દ્રલાલ સાહેબજી રાજી અતહમકાર કે એટલે કે સંતાયલે સુ다가 એક મને કતો ને ઇત સંતાય આજુ હોલ કે હા જ્ઞાનીઓ સત કે કાઈ ખોય કાઈ ગા શું છે તેરા કે વાત કરી ઓર બીદી સંલ નંબર છે લે પેડી બીદી બીદી જાન એટલે તેરે બોલતા રે કે બહુ વાત આ દ માર ખાવાનો શોખ હોય નહિ કોઈ બધી શોખ બધા હોય માર ખાવાનો શોખ ના હોય પણ આ માર નથી ને દાદાજી મા કશ્વરજી આપણું કોઈ જતા છે પ્રસાદ આવ્યો છે પ્રસાદ આવું થાય જોતા બી તારીખ કારણ કે અમે તો લીધું છે ને દાદાજી અમે તો લીધું છે ને તમારે તો સ્વયં સ્પૂર્ણા છે ને એટલે ફરક નહીં પ્રસાદ આપો ત્યારે આપને આપની અંદર શું હોય આપની પ્રવિધિ કઈ હોય તમારી નાતા રહે કરુણા ખરી ને દિવ બુદ્ધિ હોય અને ઉદયકર્ દે તે જ્ઞાન હોય ज्ञान ने बुद्धि नो जते भेद ने कर्म में दखल करी तेरे बुद्धि वार तेरे बुद्धि वार देखो मात्र बुद्धि से ही चाय छे देखो मात्र बुद्धि से ही चाय छे मात्र बुद्धि न सब आ बुद्धि है मन में बोल लो तेरा ज्ञान ने और कुछ हुआ है ज्ञान तो रखो है हां પોતે જ જાણે જીવડ થી ઓળખાય કરું વિકરાગતા ઓળખાય તો આખો એની અંદર શું કામ કરે આપણે તો તૈયારી જોઈ ને સામા માણસ ની પૂર્ણ તૈયારી જોઈએ ને ખેડવાની બહુ તૈયાર હોય છે પણ એ તો એ તો તમે પણ બહુ તૈયાર હોય એને પછી ये है आवा से समझाई समझा फी जाए आ बदा चाखी गए ना बहु चाखे હા બધા થાય છે ને આપડે જોયું છે ને બધું अज्ञान नोट सज्जड़ुभव सज्जल ज्ञान नो गाढ़ु थवो पड़े ज्ञान अनुभव थे घाट अनुभव ना प्रोग्राम ઉપયોગ રહે ઉપયોગ રહે અને પૂછાથી પૂરો ક્યાં અજ્ઞાનતા નો અનુભવ ઉભો થાય છે એ વખતે ઉપયોગ દેવાની જરૂર છે ઉપયોગ તારા દેવાનો હોય ને એટલે એ અનુભવ ની પોતે ના લપટાય એ અનુભવ ની અસર માં પોતે ઉપયોગ રાખે પોતાનો અને એજ વસ્તુ જ્ઞાન ના અનુભવ માં મૂકે એને સમય સાર ના કેવાય પર્સ નહી કેવાય નઈ એ સમયસાર રહ્યો એટલે જ્ઞાન ના આવ્યો ને એટલો જ્ઞાન અનુભવ ઉત્પન્ન થયો સમય સારો ઉપયોગ રહે સમય માટે પ્રશ્ન એ છે કે અજ્ઞાન નો અનુભવ કોને થાય છે અને જ્ઞાન અનુભવ કોને થાય છે કેવી રીતે થાય આ સ્થિતિ આ સ્થિતિ માં એ અનુભવ પેલા છે પેલો પ્રસંગ ઉભા થાય ત્યારે અજ્ઞાનતા ઉભી થાય અને આ સ્થિતિમાં રહેવું હોય તો કઈ રીતે આવી જાય આવી શકે તું બિલકુલ પેલું કઈ સુધરે નહીં આવે જે ચામી ગયેલું છે એનો ધર્મ જુદો આ આત્મા નો ધર્મ જુદો એને લેવા દેવા નહીં કોક ના ધર્મ માં દખલ કેવી કરાય એને જોવાનું ફક્ત કે પૂર્ગ લાભ હોય શું એને જોતો આવડી ત્યાં બધું